આપડે કેવાનું કરતા થોડું ઘર મોટું હશે મને દાદા મોટું બહુ જાય દાદા ને એમ કુતગલ પાસે દાદા ની ભક્તિ ને સુધાત્મા ની ભક્તિ કરાવતા કરાવતા ભૂતગલ ને સુધાત્મારી પાસે આમ છે ને ખુલ્લો ભાગ હતો દાદા ખુલ્લો હતો એટલે કેટલી સંદાસ બાથરૂ બે લાખ બે લાખ માં પછી ભર્યું કેટલું મળ્યા સિત્તેર જેટલા ડાઉન આપ્યા સિત્તેર એક લાખ નથી ચોવીસ વર્ષ બાકી છે ભરાઈ ગયા આઠ મહિનાનું ભર્યું છે એમાં એને દોઢસો માં લીધું બસો માં વેચાયું હા એટલે રસલો કાળો મળી ગયો હા દાદા હું જો કઈ વાતચીત કરું બધું કલ્પના ગોટાળા છે બધું જે જાણ્યું છે લૌકિક જાણ્યું છે અલૌકિક જાણવું નહીં કરે લૌકિક જાણું છે અલૌકિક જાણવું પડશે નહીં જાણવું પડે તો અલૌકિક જાણવાનો પ્રયત્ન કરો તોડો એનો નિવેડો આવે જ ના આવે ને હું ત્યારે ગોર ગોળ ફરવાનો એનો અંતર આવે આ તો ગોર ગોળ બધું ફરે ગોર ગોળો જ ફર્યા કરે કાલે નિવેડો આવે નહિ ભૌતિક સુખો મળે કાંઈ ગોગોર ગોળ ફર્યા કરે મનમાં માને કઈક પામ્યો છે તે પુણ્ય હોય તો ખાવાનું ભલે નહીં તો ખાવાનું ના ભલે સમાધાન થવું સમાધાન કોઈ ને થતું નથી અને ગુજરાત માં આપનું નામ શું છે અરે સર આપી છે ખાતરી છે ઈશ્વરભાઈ ખરેખર થવાની ખાતરી છે આપને તમારું નામ તમારું નામ છે આ બધું લૌકિક તો ઈશ્વરભાઈ થઈને પડ્યા એ તો ભ્રાંતિ છે ખાલી શું બધું એક અક્ષર સાચવી આ ધર્મે ભ્રાંતિ ભક્તિ કરો તે ભ્રાંતિ ધર્મે તમે જાણો ત્યાંથી બધું સાચું શું કરે છે નાચે કરે છે બસ એમાં શું પ્રકૃતિ કેશું અહંકાર કેવું કેવું નાચે બસ એટલું જ પુરુષ થાવ પ્રકૃતિ ની બહાર પડો પુરુષ કરતા કરતા ચાલે એમ પરંતુ આત્મા જોડતો નથી આત્મા બુદ્ધિ નો ના હોવો જોઈએ બુદ્ધિ હોય તો હજી જ્ઞાની ના કેવાય અને બુદ્ધિ વાળા જ્ઞાનીઓ તે બધા ભ્રાંતિ વાળા લોકો શું બુદ્ધિ ના હોય ત્યારે જ્ઞાની જ્ઞાની પુરુષ ભગવાન ના છતાં પાવર હોય શું કહે ના માલિક ના હોય વાણીના માલકી ના હોય ત્યાં કેમ થાય કરવાનો અનંત કરતા પણ ભાન જેનો પોતે કરતા નથી તેનો એ પોતાને કરતા પણ ભાન છે એ મોટી ભાનથી પોતે કરતા નથી કરું બસ આ એટલી જ ભ્રાંતિ છે એ કરતા પણ છૂટે કોણ કરે છે કરે છે કોણ કરે છે બાવાસુ કર્યુંરે ભગવાન શું છે તે જાણતા નથી પણ બાબો એવું નથી કે જે ભગવાન ને આમ કહેવાય અને જે સમજાય છે ભગવાન તે કલ્પિત ભગવાન કલ્પિત ભગવાન તો આપડે પામનાર નહીં આ બધા બાવાઓ જે સમજે છે ભગવાન કયા કલ્પિત ભગવાન તો આપડે કલ્પિત તો આનંદ આપણે કર્યા નિરિકલ્પ જોઈએ કેવું જોઈએ ના જોયે એવું એટલે એવું જોઈતું હોય તો અહીંયા આગળ તૈયાર થઈ જાઓ આ તો નથી આ કોને બનાવ્યું નામ શું નામ કોને બનાવ દુનિયા કોને બનાવી લોકો સં કે ભગવાન ને બનાવ્યા હું ભગવાન બનાવ કઈ કુંભાર હું છે આ માટી નો મટલા કરે એવી રીતે બેઠા છે કે આ કુંભાર હશે નથી કુંભાર શું કયું ભગવાન દિવે દેખાય મેં એમને દિવે એટલે ગાય ભેંસ ઘોડામાં બધા માં દેખાય જીવ માત્ર માં દેખાય વંદા માં દેખાય તેથી વંદા મારવા બધું થયા આવે એમને મંગી આમ કેમ કર્યું કેઝલ સોલ્વ કર્યું અને જ કર્યું ભક્તિ કરે જૈન ના સાધુ આચાર્ય પણ બધા ના મળે એટલે સાચી વાત જાણી પડશે અમે તો નિમિત્ત છીએ પણ તમારું કલ્યાણ થઈ જશે તમારે સમજો ને અમે કઈ કરતા નથી હોય સબારી જોઈતી હોય દિવ્યા ચક્ષી જોઈતી હોય મુક્ત મોખ મોક્ષ જોઈતો હોય તો રસ રોકડો કેશ ઉદાહરણ શોધ માર માં જે કરવું હોય તે મુક્તિ ચિંતા થાય બે લાખ નો ડોલરમાં દાવો મળવો અમારી તરફ એવી ગેરંટી આપી મતલબ ચિંતા થાય ડોલર દાવો મળજો સાચી વાત ચિંતા હતી ઘ ભેગા થાય આપણે રાખો છીએ પોતાનો છોકરો હોય એક કલાક આવડી અડી ગાળો મળીએ દીશભરના છોકરા તો આપડો રે ખરો તો નહી એક જ આપને કહ્યું આ બધું તમારી કમાણી નથી તમારા દાદા ની કમાણી છે દારો કઈ લઈ શકે જેવી રીતે એ પ્રેમ રાખે દસ ટકા તો આપડે પંદર ટકા શું એ આપડી બસ દેશ કરે અને વેર રાખે દસ ટકા તો આપડે આઠ ટકા વેર રાખવા ઓછું નહીં રાખવું નથી માયા નહી ધામેટિક છે ધામા ધામા ભરતું હોય ને બધા થાય અને પીંગળા લીધે રડે ભરતું હોય તો હાથું નાટક છે વાર થયા કેટલી ઉંમર થઈ આપણે મોડા તો બેભાન પણ છે કરે છે કોણ અને ક્યાં છે હું શું કર્યું સંદાસ કોણ જાય છે શું સંદાસ છે એટલે તક ના સંદાસ હું કહું ને બીજું કાઢે અરે ભાઈ અત્યાર સુ થાય પાકી લેવી પડે પાકી તારી શક્તિ નથી આ છે નથી આવતી તારે આ પેદા નથી આવતી તારું કીધવાની શક્તિ નહીં ઉઠવાની શક્તિ નહીં ઠંડા તારી શું શક્તિ છે કોની તારી જાણું બે નક્કી કરજો આપણે ઉમર તો લઈ જાય છે ઉમર કઈ ફરી વધારે ઓછી જાય મોટર વાળા વધે નઈ મોટર વ્યવસ્થિત છે ને દાદા હા વ્યવસ્થિત છે ભગવાન નહી હાની પુરુષ છે દાદા ભગવાન કાચરો રહ્યો શું કયું હોય હા ભગવાન કે ભગવાન કેવડાવે કે પોતાની જોખમદારી બઉ મોટી જોખમદારી શોધું ને અમારે ચાર ડિગ્રી છે ભાઈ પ્રગટ થયેલા ભગવાન બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર સ્વિલ વિદર ફળમ હતું વોટ ઇઝ યોર નેમ સ્વામી સ્વામી સ્વામી સ્વામી સ્વામી સ્વામી નાથ સ્વામી નાથ સામી નાથ સ્વામી સ્વામી નાથ તો સામી નાથ ને પણ હા પછી પરિવે આવે લઈ જ કર બોલાય સામી નાથ ને હા હા કરે જો દેખ કરે કે યાર સામી નાથ સ્વામીનાથ સ્વામીનાથ નો નુ આર સ્વામીનાથ ઇઝ કરેક્ટ બાઈ બાઈ બોડી નોટ યુઆર નેમ નોટ યુ યુ આર સ્વામીનાથ ઇઝ કરેક્ટ રિલેટીવ But who are you? You're another human soul. Who so human. human being you are? Human being to body uh, that is not. A dead body rather than being there. Who are you? Who are you who said that this is my body this is my hands my five my eyes who are you? My My name.... Yeah, who name says. is માય ને mm -hmm. Saminath is is is is is is is name, yeah. not... Yeah, human human body body, body. alive, this This a material thing, you know. It like life body. Well, Who, is the, who, who is the owner of name, body, egoism? This is my egoism, my mind, my my mind, talent. માય માઇન્ડ માય ચેલેન્ટ ઓનર મને ખબર નથી કે છે કેટલી મદદ લાભી તમે just like anybody I just blind to the do have faith in god ke te mere ka ali aadho vishwas se bhagwan mein shraddha hai etlo bas biju kai nahi mujhe ki madad nahi li abhi tak anybody try no koi din ka sun nahi to just like following the leader just going to temple and all just like ટરી માં કામ કરે છે job karta hai jab why do you want to know i don't know there's nothing to share about him you, no no <laughs> i get what you're talking about i don't understand real question you know he will make colors <laughs> Subhanaba right. I will protect you, everywhere vertex right. yeah, okay. Don't be scared Hide be by the Rome What is University? Baba, what was <laughs> the first love of our kids <laughs> in this world? Alright, Baba please But who is the first love of our kids in this world? છ ત્રણ ભેગા હતા એટલે ભેગા જ હતા એને હા પણ એ સાયન્ટિફિક તકલ આવીને ગુણો ઉભા થયા સિગ્નિફિકન્સ નું મહત્વ મહત્વ શું હોમ ને તો આ પાંચ નવકાર મંત્ર છે એનું ટૂંક સ્વરૂપ ઓમ ચો મનુષ્ય એકલા ને કોઈ ચિંતા ના મનુષ્ય જાનવર ચિંતા ના કરે દેવો ચિંતા ના કરે કોઈ ચિંતા કોઈ કરે બધા દાદા આ પ્રાણી સૃષ્ટિ જે ઉભી થયેલી પ્રાણી સૃષ્ટિ આ વ્યક્તિ ગુણોથી જ ઉભી થયેલી કે આકાર જાત જાત ના આકાર આ બધું આપડે છે પરબટા એકતા પરબટા એવું આવે છે એમાં કઈ ભગવાન તો આયાત કરવા બેઠા એવા પરબટા ઉભા થાય તરત જ બધા ગુ આવે છે ને ગુ પણ આવે છે ને બધા દરેક પ્રાણીઓના જુદા જુદા ગુણો સ્વભાવ જુદા જુદા જુદા જુદા છે યાર બીજા સંજોગો જેવા ચોર્યાસી લાખ ની કેમ કે એમ આમ ચોરાશીખા નિયમ ની બાજ નથી તો ચૌદ લાખ એ રીતે મનુષ્ય ચોરાશી લાખ માં ચૌદ લાખ તો એની મનુષ્ય મનીષ લાખ હજાર અર્ધ ગોળ જ દેખાતું પાડું પછી ઉડી જાય નાગરજી કાકા જ્ઞાન પામે માળા બિચારી શું કરેલા બનાવી કાપી ડાલા સૂત માલા બિચારી ક્યાં કરે વાલા કરું બાવા આમ ના છે મારા તો મંદી મારા લાકડી મારવા પૂછ મંદી માળા ફેરવું લાકડા ની માળા ફેરવે એકાગ્ર કરવા માટે ગ્રાક લો થાય નહીં બહાર સેવા જગ્યા થતું મારું વ્યાગ્રહ થઈ ગયું છે મન ભરે દારૂ ખેંચે એક બંધ થઇ જાય હા તો જ્યાં સુધી મુક્ત હોય તો રહેવું છે કલ્પિત સુખ આવે તો મસ્તી માં નહીં પડવું છે આ તો રાત્રે ઊંઘવાનું શુકલે છે તો પૂછો સુ જરૂર નથી આપડે પેલા સુખી જરૂર છે એવું રહેવું છે એવું ભેદ રહ્યો છે આપડે વિશ્વાસ હોય કે ના હોય પણ આપડે ચાન્સ લઈએ છીએ જિંદગી છે એમાં માણસે ચાન્સ લેવાના હોય છે ચાન્સ લેવાના હોય છે કઈક કરવું હોય તો એને ચાન્સ લેવાના હોય છે એને વિશ્વાસ હોય કે ના હોય પણ એને એમાં આપી જાત ની ખબર નહીં કોણ લેવાયગા ભગવાન દાદા ભગવાન કૃપાદી દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન કૃપા કરો કૃપા કરોડ છે કોબીજ ક કોબીજ બસ આપે નથી ખાતો દાદા બંધ કાતા બંધ કરોડ કભી કભી ખાતા ખાતા છોડે અભી ના પહેલા ખાતો તો હવે નથી ખાતો કે દાદા ભગવાન કે કૃપા ઉતઈ તો સબ કામ થઈ જાય આ જે માન આ હા હા તો જંગોવા નો વાઇબ લો લાલા બાલ થોડા ઉછાળવાની બેન થાય કેલા સબુ બેની ને હા સમુ બેની બેન થાય હા ગયા વર્ષે તમે આવેલા ને બુદ્ધિ પછી દાદા વખત એવું આવવાનો છે ને તેમાં ઘરે ઘરે દાદા થઈ જવાના છે એવું અમે એવું ધાર્યું છે એ કરવાના છે ભેદભાવ નથી હા ભેદભાવ ના દરેક પોતાનો ઘોડો પકડ્યો હતો આમાં તરફ દીકરા એટલે કોઈ દોડા કોઈ દોડા ત્યાં કોઈ દોડા બધા ફરતા હોય તો આવું જાય ત્યાં જાય થોડું છે એમ દેખેલો છે હા એમ બે સાયક સ્પેશિયાલિસ્ટ છે તારું બગાડ નઈ પોતાનું પોતાનો છે પોતાનો છે એટલે નિશિત વરેલી તને પર આયો દે ને આ અમે આયો લો યે આવ સેવા લેવા હા કંજડેલા ઓય ફોન કર લો મેં સાળાને તાર આ તો આવજે દાદા આ કર્મ ના આવરણો તો એવા છે ખબર દેખાય આપણને હવે આ કર્મ ના આવરણો દેખાય આપણને ભગવાન સ્વદેહ છે ને આવરણો ને લઈને એક દસ કલાક માટે ભેગો થયો દાદા ભરવું પાન ક્યાં થશે દોરાયું ને ભેગો થયો વાર ના લાગે આવતા શનિવારે દાદા શુક્રવારે સાંજના પહોંચવાનું છે મને લાગે શુક્રવારે શુક્રિજ રાગુ છે ખોદો આપડે રહ્યા વાપર્યું એટલું વાપરું હમણાં શ્વા વાપર્યો ચિંતાઓનું બાજુ માસ જોયેલા નઈ તમે ક્યા રંગદૂત બાળદૂત મહારાજ એ બધાને જોયેલા ચિંતા ઉભા ના ગે તો ગાક બોલે ત્યાં ખબર પડે એ તો ગાક બોલે ગાક બોલે માર મારે તો થેન્ડ ના મળે ચિંતા ના કરે મગર ગારોબડ તો બોલ ચિંતા ઉપાધિ બંધ કરવા રસ્તા હોય છે ચિંતા બંધ થાય બંધ કરી રહ્યા એવું કોઈ ઘણા સાંભળ્યું ચિંતા બંધાય છે એવું સાંભળ્યું કોઈ બાવા ને બંધ થયેલી નઈ કારણ કે ચિંતા ના કરે તારે આપડે ચિંતા ના કરેન મળે નહી દેશ થી જુદો રહેસાર ચલાવે પાછો સરસ છોરીઓ પહેરાવે છોકરા પહેરાવે બધું જ ધર્મ છે શું છે લોકિક લોકો માનેલો ધર્મ એમાં સત્યતા કશું ના પૌકિક ધર્મ લોકોએ જે માનેલો છે એવું કર્યા કરે શું કહ્યું ધર્મ તો એનું નામ કહેવાય ચિંતા ઉપાધિ સર્વસ્વ સ્વંત્ર થવાય શું કહે આ તો બધું ગોટા આવે બધો કલ્પિત કલ્પિત બધા બધા ધર્મો એકલું નહીં એકલું નઈ આપણા બાળમાં એવું ચૂકવું હોય હા અમે ધમકે પાસે પડ્યા જ કરે કકડાટ કર્યા જ કરે ભલે એને તો ધમકેવાય એટલે આ ધર્મ તો લૌકિક બધા લોકો માનેલા આ કલ્પિત બધા ધર્મ તો આ રામ મોહનજી પામે આપી ધર્મ કેવાય તમે કઈ લોકિક બધું જોવા જાય જાય મત